સ્વામી અરે સ્વામીએ વાત કરી જે જૂનાગઢના જમાન મહારાજ બે વાર થયા છે એક વાર વરતાલમાં અને બીજી વાર ગઢડામાં એમ કહ્યું તે ઉપર એક સંતે પૂછ્યું જે જમાન થયા તે શું સમજવું ત્યારે સ્વામી બોલ્યા જે માયાનું બંધન થવા દે નહીં પછી ફરીથી સંતે પૂછ્યું જે તે જમાનગરું ક્યાં સુધી રહેશે ત્યારે સ્વામી બોલ્યા જે આપણે છીએ ત્યાં સુધી તો ખરું પણ હજી તો મહારાજનું જ્ઞાન છે નેવડી મહારાજ કહે જૂનાગઢ જાય તેની કરોડ જન્મની કસર ટાળી નાખશું તે અમે ગઢડેથી આવ્યા ત્યારે એ વાતું બંધાવ્યું હતું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મૂંઝવણ આવે તો કેમ કરવું એ પ્રશ્ન પૂછો તેનો ઉત્તર કર્યો જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઝીણાભાઈએ મહારાજ પાસે જૂનાગઢમાં મંદિર કરવાનું માગ્યું તે પણ પોતે જ ઉપજાવ્યું હશે ત્યાં મંદિર કર્યું ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે ત્યાં મંદિરમાં ખરડો તો હજુ સુધી કર્યો નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ લોકની સર્વક્રિયા તે છોકરાની રમત જેવી સમજવી પણ તેમાં માલ માનવો નહીં એમ નિરંતર જોયા કરવો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ જે અમને આખા બ્રહ્માંડના જીવ પણ એનું અમને માન ના આવે એ અમારામાં ગુણ છે ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામીને તથા ગોપાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં એ અમારામાં અવગુણ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે કોઈ ભગવાન સમારે તેની સેવા મારે કરાવવી તેના લુગડા મારે દોરાવા ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે કથાવાર્તા બદ્રિકાશ્રમમાં ને શ્વેત ને અક્ષરધામમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે એ ચાર ઠેકાણે થાય છે ને બીજે ક્યાંય થતી નથી ને જ્યાં વિષય છે ત્યાં કથા વાર્તા નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે કાંઈ કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય તે સારું મોટા કહે જે કામ બગાડ્યું તો પણ રાજી રહેવું કેમ જે આપણને તો પૂર્વા પર સૂજે ને મોટા તો દીર્ઘદર્શી છે તે તો આગળ થવાનું દેખે છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સાંખ્ય વિચાર કરવાની બહુ વાત કરી તે સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો ને સાંખ વિના તો અર્ધો સત્સંગ કહેવાય ને સાંખ વિના સુખ થાય નહીં ને સાંખ છે તે તો આંખ છે ને આંખે કરીને સર્વે દેખાય દત્તાત્રે સાંખેવાળા ને સુખ્યા રહેતા માટે સાંખી વિચાર કરવા તો આવડે ને ધીરે ધીરે સિદ્ધ થાય તેમાં સાંખ્ય શું છે આ લોક ભોગ સર્વે ખોટું છે ને આત્મા છે તે સત્ય છે ને આકાશ સરખો નિર્લેપ છે ને દેહ ઇન્દ્રિયો અંધકરણ અસંગી છે સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જેણે ભગવાન અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય